ખરા છે માર્કી બની વાણી છે અને વિધાઉટ માર્કિંગ અને માલકી ના હોય દાદા હું તમારું આત્મ નિવેદન કરું કરવાની રજા આપો છું હું તો મારું આત્મ કરું છું આપો તો હતું પણ પરમ વિનય બોલો સાહેબ છે विचार तो तो मने मत ये तो मारी में मैंने कहूं मराशो कृपा क्यों જેથી કરીને તમારી કૃપાથી મને જે કઈ પ્રાપ્તિ થાય પ્રાપ્તિ એટલી કરવાનું મન થાય વાસણ રા બે રોજના હોલિયા તો મને એમ નથી લાગતું તો મારા ઝપાટા તમને ખસી જાય તમે કહું છો છતાં દાદા હું તો આત્મનિવેદન કરું પણ હું એમના તમે બાળવાની મહેનત કરું ઉકે નાખોની મહેનત કરો એમાંય પણ સહકાર આપો એવી મારી મનની વૃત્તિ કરવા માટે હું પ્રયત્નશીલ છું મને વોટ કરવા એટલી મારી વિચારો બધા જતા કહ્યા અને એમાં એમને પોતાને હવે એમ લાગે છે ગઈકાલે આપે જે પેલી વાત કરી ને વાછડા ની ને ગાય તો કૃપા માંગી તમે કહો કે આ તો વાછડા ને ગાય ને જેવું છે એવું મારે મારે છે એ વાત કીધે છે મને બહુ અસર થઈ હવે એમને પ્રશ્ન થાય છે કે આપ તો મારા ઉપર કૃપા કદીશો આપનું બધું જ કરશો મારા માટે પણ કે મને હજુ એમ લાગે છે કે મારા મન ની એવી તૈયારી થઈ નથી એમ અને એમની ઈચ્છા છે કે મારા ક્રોધ માન માયાલોમ રાગ દેશ બધા જાય को थोड़ा કે પણ બરાબર પણ મારું જે અક્રમ માર્ગ છે એમની પોતાની તો મળે એવું કેવી બહુ દૂર નું નહીં પણ નજીક નું મળે અથવા તો ક્રમે ક્રમે મળે એ પ્રમાણે નું છે પણ આપ તો શોર્ટકટ ની વાત કરો છો હવે આપે આપ જે કાલે જ્ઞાન આપવાના છો એમાં કે મારું મારું મન જે છે અનુકૂળ રહે કરો છો એમાં સહયોગી રહે છે તમને એમ લાગે મારું મન આવું છે મને એટલે કૃપા હું કરતો નથી હું ઉતા ભગવાન ને કહું છું કે મારે કૃપા કરવાની નથી ભગવાન મારી ઉપર કૃપા કરી રહ્યા છે એટલે તમારે માત્ર મહિના વિશ્વાસ નહીં રાખવાનો છ મહિના મારી એક જણ કલા સાહીઠ કલાક જો આપડે ના રહેતી ત્રણ કલાક નથી પછી તમારે નઈ કરવાની પછી મારે જવાબદારી આવી અને તમારે તમારું આ જેવો બીજો બધું પણ ત્યાં તમને ચિંતા ના થાય ઉપાધિ ના થાય અને કાયમ શાંતિ રહે વાત કરાવી વાત છે દેખાડવું કરનારો હું બહુ મોટો દેખાડો કરવા વાળો એટલે ગીતાની ટાઈટલ કોઈની બે લીઠી વાંચી કઈક વધારે વાંચી એવી વાતચીત કરી પણ ઢોકડીઓ મૂકી પછી મને કે આ બધી ઢોપડીઓ વાંચી છું કરેલું ના પણ ખરી રીતે જો આ ગીતા જિંદગીમાં ઉતારી નાખી હોય તો આની સાથે પણ હું જે કંઈ પણ હોય તમે મારામાં પ્રોગ્રેસ તમારી દ્રષ્ટિએ પણ બહાર જો તમારો બપાર માનવો કે એનો એ મારે વિચાર થઈ પડશે કેવી મારી સ્થિતિ ख मित्र आया कहो की आ बु तुम चोपड़ी बी बाचो तब जो समझा एना करता पत्नी वे समझा गीता बचा है અને એમનું પોતાને એ પણ પોતે હું અત્યારે જે પણ કઈ છું આપશો કૃપા પેલો એમનો માનો એ વિચારે છે મારો આભાર માનવાની જરૂર નથી હું તો વચ્ચે પૂજારી જેવો છું મામલો જ જોઈએ નહી કારણ કે આપડે જરૂરિયાત બધી ચીજો કર્યા છે તમે સાહેબ કરી દીદી ને બેનેલા હતા પોતે જોઈએ ઢૂંપડી ની બહાર એક ઝાડ હતું થોડી વાર ઠંડક આવે પણ આખો સરકામ છોકરા છોકરા એક એમનો સિંચે વાતો કરીને અને સગા અધ્યક્ષ અને બીજી જ વાતો કર્યા કરે તે પૂછે બીજી કરે એમ કતે કોવીસ નો થયો ત્રણ સાથે જવાબ ના આવ્યો એટલે એક સાહેબ હું લાગુ મારે નહીં કરે એટલે સાહેબ સમજી ગયા કહ્યું એટલે સાહેબ એ શું કર્યું બીબી નું નામ હતું નઈ નામથી બોલાયા કામ કર્યા શું કે દીવો લાવો દીવી તો બે દીવા લઈ ને આવ્યો એક નહી બે લઈ ફાય પાછળ દીવી હોય ને બોલતા નથી તમે શું કેતા એવું એમ ઘરે પછી થોડી વાત થઈ ત્યારે સાહેબ આમ થયું ઓહો કે આવું ખબર ના પડી પીરા દીદી નહીં મારું વાત નહીં કરતા કે પેલો શું કરેદી ની વાતો કરે મારી વાત પછી આજુબાજુ પણ આવીદી ને તે મળે તો કઈ દે સાહેબ એમાં શું મને ભૂળ વર્ષ મને અમી તમે ત્યાં દીવા મંગાવો મને કંભેડ કરી નહી રીતે દીવા મગાવી કેટલી ગાળો પણ આ ભાઈ ગાળો તો ના દીધી દીદી દીવા દે અરે પાછા દીવે આ વિના પૂરો ઉભો પાછા આવી મળે તો એક દે એ નથી મળી વસ્તી બધે બધે રસોડા ડિપાર્ટમેન્ટ આપણે કઈ કરવાનું ઘી એના હાથે ઘી કરતું હોય તો આપડે બોલવાનું ઘી એના હાથે કઈ ખોલું હોય તો આપડે બોલું એનું ડિપાર્ટમેન્ટ શું મને પૂછે વિનય મારે એટલે હું કહું તમને ઠીક લાગે શું કહું ઠીક લાગે એટલે પછી રોજ આવું કરું એટલે પછી એમના એટલે એને પૂછી દીધું એટલે મો તમારે મને પૂછ્યું કે ચરખાનું ચાક લાવો તો હું કઉીક લાગે છે આવો વ્યવહાર આપડો વ્યવહાર લખવો दुनिया <laughs> नहीं थे। दे दे जो लोकों थे, तो, के थे के रहे थे तो थे। क्या बात है, क्या दादा मैं आजाजो था कलम प्रमाण आ એમને રાજી કરવા માટે હું આ બોલે છું એવું નથી કે સમજી આ તમારી પુન્ય છે તે આવા મળ્યા અને તમે મળ્યા પૂજેલા ના ના જેવનું બાર ભરા જેવું નહી પણ થઈ ગયા છે અને વિજય કુમાર સરસ ભાઈ હતી ચડી દે પણ મજા આવે ને મજા આવે છે ના થઈ જઈ ગોટાળો એકલા રેજો ક્યાં પડ્યા પાત્ર પોરબંદર અને <laughs> <está y> <SILENCIO> <IM> દાદા પણ મારો જન્મ થયો પર પણ હવે નહી ભાઈ એક માણસ જેવી ગયો હોય તો હું તમારી પાસે આજે પણ જ્યાં જોયો ગયો પણ મેન સક્સેસ મેન એની પછવાડેડ તમારા ઉપર હું છોડી દઉં છું મને એમ લાગતું હતું કે મને થોડોક વખત થવા દો એવી મારી ઈચ્છા હું સમજ્યું એ પ્રમાણે પણ તમે કહો કે કંઈ જરૂર નથી અને મારું હું મેં કહ્યું છે કે હું એક જાતથી હું તો પ્રમાણે ચાલવામાં આપણે એને શાંતિ થી પતાવો એ એક સ્ટેપી મને એમ તારી કે કઈ વાંધો નહીં ભલે ઘણા જન્મ છે શું આ જાત નું કઈક મારું કરેલી જ્ઞાન ની વાત છે ને ખાલી જ્ઞાન ની વાત છે જે તમને કરવું ઉચિત સમજો છો તેમાં बराबर सहयोगी थी जाए हर ये गगे प्रयत्नशील आप આપ જે કહો છો આપને જે ઠીક લાગે જે લાગે આપો કારણ કે પછી ચિંતા અનુકૂળ તમે બંને સાહીઠ કલાક અમને માપી શું કરું પછી પછી કહીએ તું તો આખું કરવાનું કહી દઈએ બે કલાક અમારે થયા તમારો ભાવના પૂર્વક કેવલ રાત્રે મને એને માટે એ એ પછી માં એ પદ્ધતિ <coughs> તમારે એમાં હું થો એ પછી ના દિવસો ની અંદર હલો એ જો દરરોજ પાછું એ જ તન્મ ભાવના પૂરેપૂરી તન્મયતા થી કરવા કોશિશ કરીશ એમાં હું સક્સેસફુલ છે પણ પછી પાછું રોજ એવું પાછું મારે તન્મતાથી બે ત્રણ કલાક કરવું તો એ મારા થી બનશે કે નહીં એટલે તમે હિતાં હિતાંવા છે કે કે ज्ञानी એ મારા આત્મા જેવું વાસિદો નગર વન સુતો ગણો પણ ના એ નહીં એ નહીં તું એનું વિજ્ઞાન છે કે ज्ञानी એ મારા આત્મા જેવું વાસિદો તો ज्ञानी શું કરે કે કે ગાંડવોતો હોય ના કરી શકે એટલે તે સરસ શું હોય એટલે મને સમજાય છે કુપ્રાયા જ્ઞાન જાણી અપૂર્વ વસ્તુ થાય એટલે કઈ થાય કેવા તમારે આવતા તમને અનુકૂળ આવે તો તમને અનુકૂળ આવે તો આગળ નઈ ભરેલી આપણે સાહેબ ને રાત લાગે તો કરતા નથી આજે માણસ આ બધા કોઈ માણસ એવો ગેર નથી હોય એક બઉ લાગે છે બઉ ટીકો થઈ ગયો થાય ના સાહેબ અંકાર નથી પુરુષોત્તમ થાય એટલે પુરુષોત્તમ યોગ્ય ભગવાન લેજો ને એ પુરુષોત્તમ યોગ રાત્રે થાય ખુશી નાખ્યા વિદાય છે તમારો ડબો સંસ આવે છે તમે જગ્યા ભર જીલીપો થઈ જાય ધનિક જે જે ને મને રે રાગે રાગે મુદ્દતો પર ડાકાલતી અચિતુ પર નહીં હા તે ના તો રાગે રાગે ઇટ્રાને કયો વીત તે દેતી તો વીત વે આને લીરા કે ઇટ્રા કોની રીયા એના કે ક્રિયા પૂરી થઈ ગઈ હે એટલે ઇટ્રા મને તો કેટલા દે બી બાકી છે એ કેટલા તો મર હા એટલે 12 પેરા તો કેટલા બાકી હશે ને વધારે તમારાક્ય નથી હું મારી સાથે આગ કરે અહો વેપાર સલાહકાર કમિટી સલાહકાર કમિટી અને ત્રણ વેદાંતિ એટલે ત્રણ છે તે આ લોકો જોઈએ કાલાણી માથવાણી ને બધા ત્રણ જઈનો જોઈએ બસ હું છ જણ કે પછી આપવાનું ખરું પગાર તક ના પાંચ પાંચ લાખ રૂપિયા બાદ મને આપી દેવાના એ ત્રીસ લાખ માં તો ગવર્મેન્ટ આપડી બઉ સર આટલા ની સલાહ લઈને કસ્તુબી લાવી એક શું બોલવું બોલે સાર બોલ્યા મારા વાત કરતા હાથ પછી મોટા કેવું વાત ના બોલતું તું દાદા એની સીધા કે ને લાંબો ટાઈમ સુધી ખ્યાલ ન આવે દિવસ તો આપ્યાલ આવ પણ હા લખના રેર નવા લક્ષ્મી આવે ન આવે તો ચઢી જતી રહેવી ના રે જેમ જેમ કોઈ લઈ રહેવું છે એ લક્ષ્મી આવે નહી લક્ષ્મી તો આપવાની ઈચ્છા હેરાન થાય આગે તમારું ઘર ચાલવા સીમંત હતું સત્યાવીસ અગિયાર ત્યાંથી ચિમનભાઈ ને ત્યાં સવારે બંગલા બંગલા બહુ મોટો હોય તો લઈ મનુષ્ય દવાઈ છે ને દવાઈદન એ દવાઈ જાય એટલે ભગવાન દીજે બસ મનુષ્યમાંથી મનુષ્યને દવાઈ છે કે એટલે ભગવાન દીજે હા મને ટાઈમ છે ઊંઘી ગયો તો પછી મનમાં અંદર ચંદ્ર નિકાલ ખરા ખરાબ ઝઘડા પી જ મગજ બહુ ગરમ છે જો ના હોય તો કંટાળી આવે એ સમજ નથી પડતી એવું બધું નહી કરતા દવા મન ની શાંતિ નથી બધું એ છે મન ની શાંતિ નથી મન શાંતિ નથી मन शांति मन त्याज मै तो ना तो कमज मोक्षा जेवी सी फैल मोक्षा जे सीधी फराये मार्क्षी फला ભગવાન નું નામ લઈએ કયા ભગવાન નામ લેશ્વર આદેશ્વર ભગવાન નું બીજા બીજા ના આવી ને ખોટું ના લાગે જે વધારે કરવો પડે રોટલા ખાવા જોઈએ આમ તો રોજ આ જગત નો સભાવ કેવો અને બહુ જૂઠો હીરો વધારે એટલે બધું જૂઠાય થાય એમ ખબર ને આપણે સારું પણ ખ્યાલ આવી ગયો એટલે બધા જ દેવું ને આ તો જાગ્રત કોણ કેવાય અને પંકારી લો એક મારો જન્મ આપી ગમ કેવો એટલે અત્યારે નદી પોતાના પડે અને એને શું લાગે કે આ લોકો મને દુઃખ દે છે કોઈ ના દુઃખ દે તમારું તમારું તમને દુઃખ મળે છે કોઈ બહાર ન દેતો એનું દુઃખ ગોમી રહ્યો છે નિમિત્ત તરીકે દેખાય નિમિત્ત તરીકે ભગવાન જાતે દુઃખ આપવાના એટલે કામ દેખાડે દુઃખ્યો થવાનું હોય કામ તમારું મિત્રાચાર્ય છે આપડે બધું સારું લાગે હા નઈ કપડા કપડા લઈ ને બાજુ મળું ના જોઈએ એમાં પણ કપડાં હોય દ્રષ્ટિ બનતી જાય તારે મળું બધું દેખાય એને તારે ને કબર પડે ક્યાં થઈ છે કઈ માલ એટલે કપડા જરૂર અમારે ગમે એવા કપડા અમારે ફાટેલું હોય કે ત્યાં સુધી આશરો થાય વિચારોમાં પ્રમાટ થાય પ્રમાદ પોતાની જગ્યા સારા વિચાર આવ્યા એટલે ગમે આવે તો વિચરી અને તન્મ આકાર થાય શું થાય વિચરે પોતે સારા વિચાર આવે છે વિચાર આવે તો વિચરે નહીં ખરા વિચાર આવે તો વિચરે નહી અને કંટાળી જાય અને સારા વિચાર આવે તો વિચરે અને તન્મા આકાર થાય એ વિચાર છે વિચરે તો વિચાર જ નથી બીજા સમજન થયા કરેવા દેવા નથી આપડે તો આ વિચારનાર રહ્યો નહિ હવે જે વિચારનાર છે તે અજીવ તત્વ છે આ બધું પણ પેલા આપડે જોયા કરવાની તન્ના આ થાય ને આપડે જો પ્રમાસ કરીએ તો એ તો ફરી ફરી પાસે ધોવું પડે જેનો કપડાં આવે તો ધોઈ નાખવા જોઈએ પછી દહરાવા જઈએ તો ફરી આવે આશ્રમ બંધ વચ્ચે લક્ષ્મણ જાણીએ ગ્રોતમાન માયા લોક થાય એ આશ્રય કહેવાય અને પછી જો પસ્તાવો થાય તો બંધ ના પડે સાથે પસ્તાવો થાય અને પસ્તાવો ના થાય ને આમ કે ત્યાં કરવા જેવું છે તો સજ બંધ સજ્જ બંધ तो, खाई थे, थे, ये पर तो जगत प्रवृति प्राकृतिक प्रवृति हो तो प्रकृति नाथ मे जुदी प्रकृति प्रकृति क्रोध करे અને ના હોવું જો કે બીજું પૂછ્યું છે બધું બુદ્ધિ ભાઈ બે દૂરી ના રે જાય આ વિજ્ઞાન છે હું તો નિકાલ થાય જ્ઞાની પુરુષ માં પૂછે કારણ કે જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે કે ત્રણ પૂછતો પેલો આત્મા જવાબ આપશે તેની અત્યારે જ્યાં સુધી પેલો હાથમાં જવાબ આપશો ન થાય ત્યાં સુધી અહીંથી જવાબ લેવા